ए आवो आवो मारा नाना नाना छू आब ह अरे वहाजे तो राजकोटा बैठा अंजनी वारता ओ, हो हो, हो। અને આમ દ્વારકામે તમારા ભાઈ બન બેનપણી ને કેજો પાછા વાર્તાનું નામ છે વરુ અને બગલો એક હતું વરુ વરુ તો દોડ્યું બકરી ભાગી વરુ આગળ અને બકરી તો એનાથી આગળ બકરી આગળ ને વરુ પાછળ થોડી વાર તો વરુ બકરીની છેક નજીક પોઈ દોડતું દાંત બકરી મરી ગયો બિચારી વરુએ બકરીનો શિકાર કર્યો વરુ તો મોટા મોટા બટકાઓ ભરી ભરી ને ઉતાવળે ખાય એને તો ભૂખ જ બહુ લાગી હતી ને ભૂખું ડાંજ હતું ખાતા ખાતા વરુના મો અને વરુ તો ઓ પણ ગળામાં ફસાઈ ગયેલો હાડકાનો એ ટુકડો નો બહાર નીકળે કે ન જાય અંદર એ તો વરુ ગળામાં ફસાઈ ગયું ત્યાં વરુ ની નજર એક બગલા ઉપર પડ્યો બગલો હતો જોઈ રહ્યું અને એને થયું કે હું આ લાંબી ચાચ વડે મારા ગળામાં ફસાયેલું આડકું સહેલાઈ થી નીકળી જશે એટલે વરુ એ કહ્યું બગલાભાઈ બગલો ભાઈ નમસ્કાર નમસ્કાર બગલો કે આમ કેમ બોલો છો વરુ કે મારે તમારું જ કામ પડ્યું છે તમે જો કરશો મારું કામ लाबी चाच व મારું હાડકું કાઢી દો ગળામાં ફસાયું છે તે બગલા એ તો કહ્યું અરે રે વરુભાઈ એમાં શી વાર છે પણ મારે ઈનામ જોઈશે હો મને ઈનામ આપશો ને પાછા વરુ તો મો ફાડીને બેઠું કરી માં બગલા એની લાંબી ચાંચ ખુશી ભાઈ ચાંચ માં હાડકું ને ફટ કરતું બહાર કાઢ્યું બગલો તો ઈનામ ની રાહ જોતો બેઠો હતો પણ વરુ તો ચૂપ ચાપ ચાલવા માંડ્યું બગલો અરે તને જીવ તો જવા દીધો એ શું ઓછું ઈનામ છે મારા પેટમાં તારે જતું છે બોલ આપું તને ઈનામ બગલો તો ઉડી ગયો ડરીને કે ભાગો નહિ તો આ વરુ મને શિકાર કરીને ખાઈ જશે આ વરુ અને બગલા ની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનું છું ભાઈ આવજો